એવું જેને જ્ઞાન હોય એટલે હું કાયમ મરવાનો જ નથી હું મારું ધર્મા થયા જ કરે છે તેને બ્રહ્મ સ્વરૂપ કયા એટલે કાયમ ન છે ધર્મ થયા કરવાના પણ હું છું पर्रम एट्धात्मा बार सुधार ब्रह्म स्वरूप शुद्ध आत्मा थे गै शुद्धात्मा आ एक बच्चा पद हमजवा જે પોતાની પ્રમ સ્વરૂપ તે પોતાના સનાતન માને છે કે હું કાયમ નો જ છું તમને સમજાયું કે ના સમજાયું બાકી આમ તો બ્રહ્મ સ્વરૂપ શુદ્ધાર્થમાં થઈ ગયા એને બ્રહ્મ સ્વરૂપ મારે લોકો એ નથી બીજું જોવા બીજું કઈ પૂછવું પર બ્રહ્મ સ્વરૂપ હોય છે સંતો નું પર બ્રહ્મ સ્વરૂપ હોય છે સંતો નું પર બ્રહ્મ સ્વરૂપ હોય છે હા એને જો ભય ના લાગતો હોય મરવાનો તો કાલે મારે મરવાનું છે તૈયારી કરવાનું કે છે એ બ્રહ્મ સ્વરૂપ કહેવાય મારે મરવાનું છે કાલે હવે મારે જવાનું થયું માટે તૈયારી કરો એવું જે કે છે તૈયારી કરાવી કોણ છે બીજો એસ ભટાક ભટાક ભટાકી ભટાક ભટાક કર્યા કરવાનું પછી ચાર પગ ને એકદાય પૂછડ્યું આવે ત્યાં કુદાકુદ કરી तो एने दरपोक गणवा के, के? एक, एक बोले तो ये दरपोक है એ તો મરવાના પોતાની જાત એવું મરી ગયો અને કઈ મરી ગયો મારું શું થઇ જશે હું મરી ગયો આમ થઈ ગયું છે આમ તો ડરે છે આ ગમે છે આ બધા જોયે મરવાનું થાય એટલે જતુ રવાન થાય જવા બીક લાગે world. <laughs> okay. That's a good answer I guess. Duniya jode primes mein. I wanted to ask one of my biggest fears, I don't have fear. Marvanu mm. chhe tani sahi vagar marta nahi koi maase. ene marvan hoy tani tari sainth karva ma aave tyare signature tai jaape parba karva je maran thae. Koi મારે મરવું છે એવું સિગ્નેચર થઈ જાય બીજો કોઈ માલિક નથી આપડો એટલે આપડે સહી વગર કોઈ થઈ જાય આપડે લઈ ના જાય સહી વગર મરાયે આપડી રાજી ખુશી છે વિર છે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 મારે મરણ નો એક્સપિરિયન્સ કરવો છે આ કોટ કાઢી નાખ્યો આ કપડા કાળી નાખે મરણ થયું કાળી નાખી સાત સાત થી બંધાયેલો થયા જે સાત સાત પૂરા થઈ જાય એટલું સુ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 આવતું પણ તમારે ચોપડી વાંચી પછી છે self realization and that nani patel padi self realization mate j excited thai jau chu baki nahi le person ne relieve na thai re bau thai jye koi pan sthiti ma depression na thavu jye kabo yaar bhare maar mare dollar kapi le did you follow what is yeah yeah bhi kaam nahi kari kedish આવતા બઉનો ડ્રાપ કર્યો આપેલો તેનું આવે છે ને એટેચ રહેના કે બિલિગ એ રાઇટ બિલિગ એટેચમેન્ટ છે રાઇટ બિલિગ એટેચમેન્ટ એટલે રાંગ બિલિગ એટેચમેન્ટ છે એટલે એટેચમેન્ટ થાય ત્યાર પછી બિલિગ પર બટ ફિટ થાય ત્યાર પછી થાય બ્રેક પછી એટેચમેન્ટ છૂટી જાય એટેચમેન્ટ પર છૂટી જાય દર તમારી સાથે એટેચમેન્ટ છૂટે અમને અમારે બહુ રાખ છે બેક આપો ને એમ તો એમ તો તમે શું કરો આપડે તો ખાલી કે આમ જાતો એમ જવાનું એમ જાતો એમ બેસવાનું ચિંતા બિનતા તમારે નઈ ખાઈ ચિંતા નથી કરે તમારે ચિંતા નહીં કરવી પડે કોઈ કોઈ વાર કોઈ કોઈ વાર કરવી પડે કોઈ કોઈ વાર કરવી પડે કોઈ કોઈ વાર કરવી પડે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 તબત થોડું ડાપણ કર્યો હતો ને પાછા ચિંતા કરે એને ખરાબ લાગે ક્યાં અધુરું હપે એના કદાચ ના હપાય એવું રોજ બોલે મારી પાસે ચિંતા નહી કરવાનું તમે એકલા ચિંતા કરો ધ્યાન હોવું તો શું કરું હે ચિંતા કરી પડવા ના દે મેથડ તને હા તમને મેથડ ના આવડી ને તમારામ કે તમારા ચરણોમાં સોંપવા આવ્યા આવી ગયા ઘર બધું એમને રહેવાનું જગ્યા બદલી એટલે કેવા એમના સાસુ મરી ગયા એટલે જગ્યા ઉપર અને સંદાસ માં ભગવાન ના કહેવાય છે દિલમાં ન ઝાડ માં લાવડિયા હોય ત્યાં હોય લાગણીઓ હોય લાગણીઓ જ્ઞાન સુખ આ ઝાડ ને કાપી નાખે પછી પોલ કેવા થઈ જાય સમજ ને પાણીમાં બાંધો ત્યારે ખબર પડે બે દાડા પછી લાગણી ધરાવે ફોનગો ફૂટે બે દાડા વધારે રાખો પાડે છે આ ના કરી આપણા લોકો તો એ થઈ બગુ બારી શું કહીએ ને આમ ગર ને જાય પોરમ પોલી ના જઈએ કોણ પ્રકાર આપ ભીખુભાઈ માન્યતા ખરી એવી માન્યતા એવી ખરી જ પડે ને હા ખરી વાત કોઈ માદો હોય આપડે સમજ ને પેલી જબરો કોણ હા તું તે ખોટી ખોટી વાત કોને ફેલાય તા આખું હિન્દુસ્તાન ના લોકો બંગાળના લોકો યુપી ના લોકો બધા દક્ષિણના મહારાષ્ટ્ર યમરાજ કોણ શું નામ એમનું યમરાજ યમરાજ હવે ખરી નથી પછી મેં શોધખોળ કરી તો યમરાજ નથી પણ નિયમરાત છે શું છે નિયમરાત તર હજુ ને જન્મ નિયમ થી થાયમરાજ નામનું કોઈ જીવડું છે નઈ વગર ગમને ભડકાઈ માં લોકો દાદા ભડકા આવે એમ લેવા ના મારી શકે આપણા કર્મ આપને મારે આપડે પોલીસ વાળું નામ લઈ ને આવ્યા દઈકાલીસરકે જે ગુનેગાર હોય તે તમારા બ્લર છે એકલા પડ ગયો બધા પડગ હા એ ગુનો પોતાનો એટલે તમારા ગુના તમને ભડક લાવે છે ગુના તમને બાંધ્યા છે કોઈ બોંધનાર નથી ગુના થતી બધા ગુના માફ કરાવવા ભીખુ ભાઈ શું બોલે ગુના માફ કરાવે કે નહી કરાવવા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 કરમસે આ બધા યોગ્ય પુરુષો માં કેવાય મને ભેગા થાય ને ભેગું છે ભેગા ના થાય આપણા હાથમાં ન્યુ હોય આપડે બધું નિયમિત રાખે વ્યવસ્થિત રાખે પછી પછી આપણે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 ફરજિયાત નથી તમારે બાંધવા બાધો ને વધારો આગળ કઈ થાય મીનિંગ વ્યવસ્થિત આ રોડ ઉપર બંધ રાખે આખળ બંધ કરીને ગાડીઓ ચલાવાય કેમ ના ચલાવે બધું છે વ્યવસ્થિત છે ને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 Now, I'm not. I haven't been able to do that. Young man is just resolute, Peary. Young man is just a... Young man is just a... Young man is just a woman or a woman or anything. Young man is a passion. Young girl is just a spirit. Work into all he talks about many things. That'sупra. Got my remembering. आड़ा आड़ा नको दाईया क्या हो बतासन म मैं तो थिन पे नि काजी न थी राखी सुगेस मैं नि काजी न थी राखी गछे मैं नि काजी न थी राखी काजी रखना नहीं माळू बळदू आन जरूरत छ डाटे करासी ज ચોખું કઈ નાખ્યું હું તો કોઈ નકલ નઈ કરી મારી જિંદગી કોઈ નકલ જ કરીને નકલ અમને લોકો નકલી છે અકલી હોય ને તેની નકલ કરવા તૂટી પડશે તમને શા માટે ના જશો એવું કે નઈ તો આપડે એને મનમાં વ્યવસ્થિત છે તુરસેક ના તૂટે મનમાં ભડક નહીં કરવાની કોઈ રીતે ચાર પણ ખબર આવી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 ગાડો અહંકાર કે મેડ અહંકાર શું કે કેટલાક ને કેટલાક સિનેમા જોવા ના જતો નથી આવડું કરે હું ચાલુ બઉ ખોટું કે ખોટું હોય એટલે આપડે જોઈ દેવાનું કે આપડે આપડે ચાલવાનું એ પ્રમાણે પણ હું જો નહીં ચાલવાનું છે આપડે બે અઠવાડિયા થી જ છે અઠવાડિયા થી જ હવે અહિયાં ત્રણ મહિના ની સર્વિસ ત્રણ મહિના માટે આ દેશ માં બોરસદ નજીક દાવોલ દાવલના તવી સાહેબ ખબર પૂછ્યુંલ માં કઈ ગયા લોકો કોલેજ માં પૂછ્યું નોટ આઈ ભૂલ કરેલી વાત કરો ને જાણી તું જાણી વાત કર એટલે બધા ભગવાન ક્યાં રહે છે તમને શું લાગે છે ક્યાં રહે આપડે હોય ભગવાન છે બધા પછી આવે ભગવાન બધે હોય ચાલે ન હોય ને કઈ હેલું તમારે બધા છે એવું નથી આનો મારે ક્યાંથી ગોળ છે ભગવાન છે કે નહીં તમે ભગવાન ના હોય તો આનંદ ના બધું હોય જ નહીં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 એનું એડ્રેસ આપ્યું એડ્રેસ કાગળ પહોંચવા જોઈએ મેં કહ્યું લખી લે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝીબલ ઓર ઇનવિઝિબલ તમારી મારી વચ્ચે ઇનવિઝિબલ ક્રિએટર એટલા બધા છે આખ થી ના દેખાય દુમીનથી દેખાય એવા નાના નાના ક્રિએચર બધું ભરેલું છે અને ક્રિય ની અંદર ભગવાન રહી લાશે એટલે બધે ક્રિયા છે સ્ત્રી ભેગી થાય પણ ભગવાન ના ભેગા કારણ કે ભેગી થાય ની છે મારે સ્ત્રી ભેગી થાય ભગવાન ઈચ્છા છે ને એ માટે થતા નથી ભેગા વાતચીત કરો બધી ત્રણ વર્ષ અત્યારે સારી જગ્યા મળી ગઈ ને સારી પોસ્ટ મળી ગઈ સારી પોસ્ટ થાય ન થાય નઈ જગત જ પધલ છે એમજ પધલ થયા ગયા છે ભાઈ પૂછે છે અન્ન કેવો ઓટકાર એ સમજાવો અન્નથી જેવું અન્ન ખાવશો ને તેવું મન બને છે તેવું બને છે શું કયું માટે અન્ન ચોખ્ખું ખાવું જોઈએ પ્યોર તો મન સારું થાય ખા એક મહિનો બે મહિના તો મદદ મન ચાલુ થઈ જાય સારા વિચાર એને આવતા પણ થઈ જાય બધી આવે બઉ ઝીણા વિચાર આવે સુખમાં સુખ માં વિચાર આવે એવું મન એના ઉપર છે અને વાણી જેવું પાણી એવી વાણી મુસલમાન જયારે પાણી પીવો હોય એ તો તમે પણ અધે સાલે બોલતા જશો એટલે પાણી એવું આહાર એવું મંદ આહાર ચોખ્ખું રાખવું જોઈએ પાણી ચોખ્ખું રાખવું જોઈએ અને પાણી અમુક જ ગમું પીવું જોઈએ ચોખ્ખાવાનું ત્યારે આ હોટેલમાં અહીની હોટલો સારી છે પછી ઇન્ડિયા ની હોટેલમાં પોહરા બોહરા બધું બળી રીતના કામ છે બધા ઘરા છૂટી રહે છે તમારે કકડાટ કરો બીજો બીજી વાર નો આવતો એમ એવું કહી દો તો બીજું શું કરે એય કે હું આવી તો તો ભલે આવે વેલકમ હા તો ભલે આવે તે એવું કહેતા કે બીજી કવાર નો આવતો હો તો તો કાચનો સમય કેવું પડે ને ઈ નો ઓરા બીજું આકા હે ને બરે કે ભરેલું છે ખાલી હોય તે એમ એક ઠીકાયા પર ને જ ઝઘડો મારે હું ઈ છોડાવન ન થે દાદા વૈડી થાયક ના હોય અને વિચારછ સારા માણસ કરે ફરી આપણે નાખીએ આપડું કામ કર્યા પછી માણસ રહીએ ને શું થઈ ગયા નથી ભલે હું ચા પી થોડી ચાલી નાખે નાગો માણસ શું ના કરે નાગા એ કોણ મોકલી આપણે તમારો હિસાબ ત્યાં ઘઉમાં સંભાળવા નીકળતા આ બેસી ગયા બધ નહિ ગમતું કદાચ વિચારતી મદદ આવી ગઈ ઇગાજ એમ ચરે ગયા આગ્રહ શેમાં સેમાં છે તારે આગ્રહ હોય બે દાદા એ દિવસે આમ કરો એ તમે જમી રહ્યો છે નથિંગ ઇઝ ડિફિકલ્ટ તમારો તમારો અમારી સાથે કોઈ વાત કરે અત્યાર દિવસ છે એ ભાઈ અંધારું થઈ ગયું દાદાજી તો હું ફરી હું તમને વિનંતી કરું ફરી જોયા આવું ભાઈ